અત્યાર સુધી આવ્યું નથી અભી તકે નહી આયાસ હજી નથી ધર્મ તો દાદા ભગવાન કો નમસ્કાર કરતા હું દાદા ભગવાન ભગવાન આપને તો આપણું પતા નહીં મારું છે નિર્મલ સાહેબ પીછાને લીધે દુનિયામાં પછાણને લઈ ક્યાં નામ હોય આપણ પતા નહી वो करने का था मगर वो नहीं किया और है तलाश करता है अप, कोई शांत नहीं है और दुनिया में जा रहा है सत्ता सुख चाहिए वो तो सुख ही नहीं है कल्पित है सब पैसा हो ठीक लगे वरी नहीं, नहीं लगे पैसा हो तो भी शांति नहीं तुम्हारे पास वहाँ कितना पैसा था में, बहुत, बहुत थे ना। नहीं, नहीं, हम तो नौकरी, तो था। हम तो में था। नौकरी तो हो तो ऐसा रख दिया ना? के ना। तब ले है, कितना पगार मिलता था पगड़ने की जरूरत है जिसका ज्ञान हो जाएगा, सब हो जाएगा। तक शांति हो जाएगी वहाँ तक शांति नहीं हो जाएगी फिर अच्छी तरह से शांति मिलती है क्यों ना। नहीं किया अभी तक ऐसा ज्ञान होता ही नहीं ऐसा ज्ञान कभी कोई जगह होता ही नहीं बातें होती नहीं तो यह पहली तो है ना બે લાખ ના દોઢ લાખ છે પચાસ હાજર કઈ ને ગયા બે લાખ ના જેમ જેમ ધન અપાય છે તેમ તેમ મજબૂત થતું જાય ધન ઉપર નો લોટી જાય ને લોગ ચૂંટાઈ આપ્યા છીએ દાદાનું નામ લેવું કરવું કે ક્યારે પડે એવા જગત માં ભગવાન શું કહ્યું કે કોઈ જાતના વિચાર માં પડશે નહી વિચાર તમારો ધંધો નથી શું કે મનનો એનો એક્ઝોસ્ટ ટાઈમ પ્રમાણે ફૂટ્યા જ કરે જ્યાં ધંધા વિચાર આવે ત્યાં પ્લેન માં આવજો છે દાદા અમારું પ્લેન તો દાદા ચલાવે છે એટલે અમારે કઈ ચિંતા નથી પડેતાર શું થાય એવો વિચાર આવે તો આનંદ થાય નહીં આનંદ ના થાય પોતાના હાથમાં કઈ સત્તા કરી બિલકુલ નહીં પોતાના હાથ ની થતા નઈ ત્યાં હાથ ગાલો નહી ભગવાન પોતાની બાઉન્ડ્રીમાં બાઉન્ડ્રી વિચાર કરે પછી મળી જાય ને બરોબર ના બગડી જાય બગડી જાય આપડે બીજા ને પૂછીએ કે આમાં મળ્યું કે નહીં પડતું નથી બોન્ડ વાળા ગણાતા નથી એ ભોંડ વાળા તો દરેક બાબત માં હોય આ તો અમુક બાબત માં બીજી બાબત માં વિચાર જ નહી દેવિ રીતે ઘેર બોલાવે નો વધારે કરે જે આપડે વિચાર આવે ને આપડે કે નો એન્ટ્રી ત્યારે વધારે આવવાનો થાય વધારે દાદાજી લીધે જ ગાડી ચાલે દાદાજી ને લગાવો દીધી ગાડી ચાલે દાદા આ બાબત માં મારે બહુ શીખવાનું છે આ બાબત માંડે ને વાળ ને શું લેવા દેવા છે શીખવા તો પડે ને એમ કે વાળ લાલ જાય છે ગુસ્સો કરીએ તો પછી બહુ દાડા થયા પડે તો વાક આપનારો કાળા કઈ નાખો ને કે સારા દેખાય ભગવાન એમ સારો માસ હતો કે તમને કાળા કરવાનું નથી કેતો પણ તમને અંદર એવું લાગે કે હું જુવાન છું એટલા માટે એવું લાગ્યું હું તો દરબાર બનો છું ને એવું લાગે ના ઉચકીન ચાલુ પડે બધાને ઉચકાવડાવે તો પછી તો પછી મને થાય છોકરા મત કરે છે જરા મોટી થા જરા ગંભીર થા જરા મેચ્યોરિટી લાવે એમ કે ભગવાન ક્યા ખાતા હૈ ક્યા પીતા શાદી ભગવાન ને સબ પૂછ શકતા આપ આજ બચી માં છે આ બધી ચાલે દાદા કે આકડો નહીં કેવાનો નથી છાપ્યું પણ એ જુદું આપવાનું કે છે હું મારો જુદું આપવાનો છું એને કેવો જરા ખર્ચામાં કંટ્રોલ રાખે એટલું તમારે કેવાનું છે છે એના રીજ્ઞાન આ વખત સો અક્રમ વિજ્ઞાન નું કરી લાવો છો બસો કરી લાવી કેવું પડશે અચૂક બોલ્યા છો તમે હા એટલે જન્મ હોય તો હા એ કાજો બોલે એવું ઘા પડે પડે તો આણો હું મારે જમતી બેસ ના રે ને સમજાયું બધું આવું એકની બે થતી નથી તક ના એ તો હા લઈ ને આવી તમારા તમારી ફેમિલી લોકો છે માર્ગ માર્ગ કરેખાય છે ને તમારી કૃપા છે દાદા તમારી કૃપા છે દાદા લેવા દેવા ટોણા માર માં ચંદ્રકા ભીખુભાઈ આપ્યું બધું હજુ આપશે ને ભીખુભાઈ દાદા અમેશન માં યાદ કરીએ ભીખુભાઈ ને તમારે દાદા આવે છે કે અડધો કલાક આવે છે જે કટેરે જાય નઈ કટે કર્યા કરીએ આપડે તમે પાસે નામ આમ કર્યા પડે હાઉસ પાટી ગુજરાત આવ તમે ત્યાં કાગળ વાગે આવ્યો કે શું કે આ જે છે ગાડી છે ખટાર આપડે ભાઈ ચાલુ છે ને બરાબર નઈ અમે જુદાયતા એવું હોય જગત તો આવું જોઈએ આવું જોઈએ અમારા જવાબ અમને ના ગમે ના કરી ના બગડવું જોઈએ એવું ઈચ્છા આ કેવું